એમનું લક્ષ્ય તો મોક્ષ છે પણ છતાં એમનું દરેક ક્રિયા પૌગલિક એટલે તે ભાવ થી કરવામાં આવે છે બધું બંધન છે શું છે બધું બંધન છે કરવાનું બંધન નું છે શું છે બધા સાધન બંધન છે મુક્તિ આપનારું છે સર્વ સાધનો બંધનરૂપ છે આ જે દીક્ષા લે છે ને જૈનો માં આ ભાઈ લખ્યું છે દીક્ષા લે છે દીક્ષા તો દરેક દીક્ષા મોક્ષ નું કારણ નથી ગમે તે દીક્ષા હોય પણ મોક્ષ નું કારણ મોક્ષ નું કારણ વિતરાક દીક્ષા ભલે એ એ અમે આચાર્ય મહારાજો ને કહીએ છીએ કે તમારી દીક્ષા વિતરાગ ની નથી તમારી દીક્ષાઓ છે जो गचमत तो से, ना संसार खुल्लो संसार संसारु संसार कशुनी करी नही बंधन फूटतु हो तो मोक्ष जो बंधन बच्चू हो बंधन त्यागी बंधन तो त्या रिक्षा कहेम करी विरागी रिक्शा न એમની દીક્ષાઓ સાચી છે આપણે એના ના નથી કેતા પણ વિતરાગી દીક્ષા મહાવીર દીક્ષા નહી અને કલ્યાણ તો તરત જ ખબર પડે કે આ કલ્યાણ થવા માર્યું શું થયું હા જ્ઞાન તેનું નામ કેવાય કે હરેક વખતે હાજર થાય હાજર થઈ ને સમાધાન આપે શું આપે એ જ્ઞાન હાજર થાય છે કે નહીં થતું તમને તમારા વધાર કલાક રહ્યા નથી દસ બાર કલાક રહ્યા છે નહીં પણ છતાં જ્ઞાન હાજર રહે છે આ જ્ઞાન आपेलू आधार रहे ज्ञान आप ज्ञान छूट पाड़ी दीद स्वरूप नक्ष बेची गये लक्ष्य तूटे नही एट्ला पांच वक्य न એ વાળ કરી વા એ વાળને લઈને તમારું લગ્ન નહીં તૂટે આટલું જ્ઞાન છે આ પાંચ વાક્યો અને ગુજરાતમાં આટલું જ્ઞાન છે એ વર્લ્ડમાં બીજું કશું જ્ઞાન છે નહીં અને તે તમને દરેક વખતે સમાધાન આપશે ગજરું કપાશે સમાધાન આપશે કોન કાપશે તે કઈ સમાધાન આપશે ગળું કાપશે તે કઈ સમાધાન આપશે સમજ પડે ને જયારે કાપાઈ જાય કપાઈ ગયા પછી સમાધાન થશે પેલો પહેલું સમાધાન નહીં થાય ગળું કપાઈ ગયું એટલે સમાધાન થઈ જશે સમજ કર પેલું સમાધાન ના થાય પેલો પડકાર પડકાર બધું ચંચળતા ઉભી થાય તેના તે થાય પણ સમાધાન પછી થાય કપાતા પેલા મનમાં ગભરામણ થઈ જાય કપાયું તંતો ગભરામણ થઈ જાય પણ તરત જ મનમાં ખાતરી થાય વ્યવસ્થિત માં જ થઈ ગયું એટલે પોતે વ્યવસ્થિત કે શું કે ના કે અવ્યવસ્થિત કે વ્યવસ્થિત કે શું કેવાય અને હરેક ટાઈમે હાજર રે એનું નામ જ્ઞાન અને એજ આત્મા છે બધું આત્મા જ્ઞાન જુદો નથી એ જ આત્મા છે અને નિરાકુળ આનંદ અહી બેસો તો નિરાકુળ આનંદ રહ્યા કરે લગ્ન લગ્ન માં જાઓ તો વ્યાકુળ આનંદ થાય કેવું આ લગ્ન આનંદ થાય છે પણ આકુલ વ્યાકુરતા વાળો આનંદ કરે ને આ ધંધામાં આકુરતા વ્યાકુરતા વાળો આનંદ છોકરા ના બાપ થવા માં આકુરતા વ્યાકુરતા વાળો આનંદ કરે ને અને આ નિરાકુળ આનંદ નિરાકુળ આનંદ એ જ આત્મા છે શું છે નિરાકુળ આનંદ આપણે સમજાયેલો પછી એને એવું છે પોત પોતાનું જે એના વ્યવસ્થિત ના તાબા માં હોય તે બિચારો કરે તેમાં આપણને શું લેવા દેવા છે આપડે શા માટે ટીકા કોઈ કારણ છે આપણને હોય આપડે નવા કરાયા સુધાર વાંધીએ તો મોક્ષ થાય માટે નિર્દોષ છે જગત જ આખું નિર્દોષ છે અને નિર્દોષ દેખાવું જોઈએ આપણું લક્ષ્ય શું રહેવું જોઈએ કે તે બધા જી માત્ર નિર્દોષ છે આપણને દેખાય છે તે ભૂલ થાય છે એટલું સમજવું જોઈએ ભ્રાંતિ થી દોષ લાગે દેખાય છે શું છે ખરી રીતે કોઈ દોષિત અને જ્ઞાન હવે સમજ તમકીત હોય ત્યાં સુધી અવળું સવળું થાય ખરું શું કયું સમજમાં હોય કે આ અવળું થઈ રહ્યું છે આ અવળું થઈ રહ્યું છે સમજ પડે પણ અટકે નહીં શું કેટલાક ને અટકે કેટલાક ને ના અટકે કેટલાક ના અમુક અટકે કેટલાક ના અમુક ના અટકે ખબર પણ જ્ઞાન તેનું નામ કે અટકી જાય તારે જ્ઞાન કેવાય જયારે બારનું અટકી જાય ત્યારે જ્ઞાન કેવાય તો સમજ કેવાય અટકી નાખો એટલે કેવળ દર્શન છે સમજ છે કેવળ સમજ ज्ञानी ज्ञान तो अटकी जाए तत्मा <coughs> आत्मा, थे। आत्मा, थे। पर ते आत्मा अपने शु दर्षन थे दर्शन थे दर्शन केवल दर्शन थो आत्मा से बंद समझ थी જ્ઞાન થયું હવે જ્ઞાન થશે આગ્રહ વિજ્ઞાન છે વાળ લાગે છે અને થોડા કાળે થોડા જ વખતે જ્ઞાન થાય છે કારણ બધું ખપાવીને ગયેલો હોય બધું ખપાવી ખપાવીને શ્રમિકમાં જવાનું અને આ ખપાવ્યા વખત ઘરમાં ખપાવ્યા નથી માટે જરાક વાળ લાગે સમજ ને ज्ञान तो तेन नाम कहवा ज्ञा के अटकी गु गां हा को विचारिचारो गोल होने करे गमती भूमती એવી રીતે મન સાથે કઈ એવી ગ્રંથિ આવે મન ત્યાં ભણ્યા કરે અડધો કલાક કલાક અમારે ગ્રંથિ ના હોય અમને તમે જયારે જુઓ ત્યારે નિર્ગંધરૂપે હોઈએ કેવું જયારે તમે જુઓ રાતે બે વાગે ઉઠાડો ઘમાંથી ઉઠાડો આગળ ઉજાગરો થયો એ ઉઠાડો તો ગ્રંથિ ના હોય સામાયિક માં ગોંઠો સામી મૂકે જે ગોંઠ વધારે પડતી હોય એ ગાંઠ સામી મૂકો ને એને તમે જોયા કરો તો એ ગોંઠો ગયા કરે એનું સામાયિક છે આ તમે ગણ ની બાકી સામાયિક તો આત્મા પ્રાપ્ત કરવાનું સામાયિક જુદું છે અને આ ગોંઠો એટલે ભોગવટો બઉ ના આવે પછી ગોંઠો આવી જાય અને ઉદીરણા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ઉદિણા તો પુરુષાર્થ છે શું છે પુરુષ થયા પછી પુરસાર્થ જયારે પુરુષ જ નહી થયો હજુ પ્રકૃતિ સ્વરૂપ છે ભમેડો છે ત્યાં સુધી એક પારકા સંચાલન થી કરે છે આખું જગત પારકા સંચાલન આખું જગત ઊંઘી રહ્યું છે એવું ભગવાન માહિર કે છે શું કે છે હા કઈ પોતાનું અહિત કરી રહ્યું છે શું કરી રહ્યું છે उगाड़ी आखे भाव निद्राई शू क्यू आखत भाव निद्रा शुद्धात्मक भाव निद्रा सरवामुश कही कह्रत था खबर पड़े अलग आम भूल नहीं तो भूल एक जड़े नही बेचार मोटी हो द દેખાય એટલી પણ આપણે કહીએ એમ પોતાને દેખાય બોલાય ખરા ક્રોધ કરો ત્યાં લોરે હું તો કઈ ક્રોધી નથી તમે જ ખરાબ ક્રોધી છો એવું કે પોતાના ક્રોધ નું રક્ષણ કરે શું કરે શું કરે પોતે રક્ષણ કરે બચાવ કરે વકીલાત કરે વકીલાત કરે કે અમારો ક્રોધ એ ક્રોધ ના ગણાય જગત ના આખા બધા લોકો ને ક્રોધ માન માયા લોકો કાઢવું છે મને કાળવારી ઈચ્છા ના ભાઈ એ તો વ્યરવીજ છે ઉ બડા લાગત છે બડા ઘણારત છે સતાય રક્ષા જમાડે છે રોગ અને જમાડે ઉ મોટા કરે છે આ તો કે રોજને કોઈ જમાડે તો જે કરો હે પ્રકૃતિ માતે સંસાર વતા નારી છે સમજ આપ પોતે જ્ઞાન પોતાની ભૂલ જ દેખાય ને પછી માણસ ફરક જ આપત છે પોતાની ભૂલ મનુષ્ય ને દેખાય કેટલી ભૂલ દેખાય બઉ શીડાયા કરતો હોય તે ખબર પડે કે આ સિલાઈ અને જરાક લોભ લોભીઓ વધારે હોય તે ખબર પડે કીધી બીજી ભૂલ અને ભૂલ તો કેટલી છે જીવોમાં કેટલી કેટલી ભૂલો છે રાજુત શું કહ્યું છે હું તો નથી મારે બાકી હાલતું ચાલતા પુષ્કળ પર આકર્ષણ ના થાય એટલું જોતા રહેજો એ જોખમ છે ચારસો વોલ્ટ પાવર ચલો વોલ્ટ ઉપર લખેલું હોય છે પાવર વાળું એમ તારે બોર્ડ મારવું પડે બાકી બીજે કોઈ જગ્યાએ જોખમ નથી ફક્ત કોઈ હાલતા ચાલતા ટીમ ઉપર એની ઉપર તરફ ના થવી જોઈએ એના છે દુઃખ ના થાય એવું કરતું જોઈએ પણ બીજા માં પડશો નહીં આ જીવ નહી તો કરાર બીજા બનતા છે શું થાય હાલતા ચાલતા જીવ જોડે ત્રસ એની જોડે કરાર બનતા છે શું છે એ બી જોડે કળા ફરી ના બંધાય એવું કાંઈ તમારે સુધાર્થમાં તો છે નક્કી છે સમજે ના થાય કપડું સારું લાગે ને આકર્ષણ થતું હોય તો લેતા તું લેજો અને ચાદર પાસે જજો એને મને બધો નથી કારણ કે ચાદર દાવો મારે એવી નથી ચાદર માં ગુણ દાવો મળવાનો નથી અને હાલતા ચાલતા તો પોતાનો દાવો મારી શકે છે શું છે હા તમને છતકવાર નહિ દે ચાલતા ચાલતા રાગદેશ થયો ભિખારી જોવા જશે ને ત્યાં જવું પડશે શું કયું એ પૂરો કરવા માટે બહુ ભારત દર્શન લાગી ગયું છે ભિખારી જવા ગયો છે કરાર પૂરા કરવા માટે જવું માટે હાલતા ચાલતા દીવ જોડે માથા ફોડ ના કરતા કરાર નથી બે કરાર છે કેવો છે બંને પાર્ટી કરાર ના થાય એ પૂછો છે સામે પાર્ટી છે ત્યાં આગળ ચર્ચતા રહેજો શું કેવા માંગ તમે સમજાયું હે વેપારીઓમાં કાયદા હોય છે ને અમુક અમુક જોજો ચેતતા રહેજો અમુક અમુક આ પાર્ટી જોડે આટલું કરાર કરવા જોઈએ એવું આ અમુક જોડે પછી જે અમે પાર્ટી ના ગણાયા આ થયું પાર્ટી કેવાય ની એને હું આમ કરી ને હું આમ કરીને પણ એક કુતરાને બઉ દબાઈ ને બે હું ને તમારે જવું પડે શું કરવા માટે ચારસો વોલ્ટ પાવર અને કેવાય કે 400 બીજો કોઈ ભય સિગ્નલ છે નહી અને અમારા પાંચ વાક્યો માં રહ્યો તો પછી કોઈ જાત નો સિગ્નલ જ નથી મારે સિગ્નલ એ ભય સિગ્નલ એ નહી આપવું અમારે અમે જે જ્ઞાન આપ્યું છે એ પૂર્ણ જ્ઞાન છે એ પાંચ વાક્યો એને હેલ્પ કરે છે પ્રોટેકશન કરે છે ભરમભરા કરતો મારમ મારા કરતું હશે તો તમે જોયા કરશો સમજ કરોખમદાર નથી તમે આપડે કઈ કાખે એમ મારમ મારા કરશે આવે ના લીધા પછી તારા આપણે શું કેવાનું જેવા ભાવે બંધ પડ્યો તો તેવા ભાવે નિર્દ્ર થાય છે આ નિર્દા જે થાય છે તે આજે થઈ આજે આજે થઈ રહી છે બંધ પડેલો છે તે હિસાબે થાય છે જેવા ભાવે બંધ પડ્યો તેવા ભાવે નિર્ગ્રહ છે તે નિર્દ્ર જોયા પછી શું પણ છતા નિરામાં એક બાબત હોય જોઈએ કે કોઈની ઉપર અતિક્રમણ ન થવું જોઈએ આપડે નટુભે કેવું કે નટુભાઈ પ્રતિક્રમણ કરી લો શું કહ્યું અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો તે નટુભાઈ કરાવવાનું આપડે તો પ્રતિક્રમણ કરવાનું તો કશું કરવાનું છે જ બધું આરોપી જે આરોપી છે તેની પાસે જ કરવા જે ખાય ને તે આરોપી જે ખાય એ આરોપી ના હોય આરોપી નો ગુનો મારો જ ગુનો છે કોઈ જજ કોઈ તારે બોલે નહિ આપડા મહાત્માઓ ભાઈ બોલી જાય ગુનો હોય આરોપી અને જજ મારો ગુનો થાય એવું બોલે તારે કેવું ભૂલ થઈ જાય બઉ ઝીણી વાત છે આપડી આ વાત બઉ બઉ સૂક્ષ્મ રીતે છે ઝીણી વાત બધાની પ્રગતિ પણ છે ને પ્રગતિ નું પેલી કાચું પણ તો થઈ જાય પોતાનો આત્મા છે જ્યાં સુધી પોતાનો આત્મા પ્રત્યક્ષપણે બાકી ધર્મ ધ્યાન જ કેમ છે કઈ ઉપાસના બેસી રહું રાખે હવે ધર્મ ધ્યાન ગણાતું નથી ભગવાન ને દર્શન કરે તેને કઈ ધર્મ ધ્યાન ગણાતું નથી શાસ્ત્રો વાંચે તેને ધર્મ જ્ઞાન ગણાતું નથી ધર્મ ધ્યાન એ કોને ગણાય છે કે આર્થ ધ્યાન રોજ બંધ થાય એને ધર્મ ધ્યાન આર્થ ધ્યાન રોજ ધ્યાન ને માટે જે ઉપાય થી બંધ થાય તે ઉપાય ધર્મ ધ્યાન કે આ તો આખો દાડો ઉપાસ બેઠા હોય એટલે અર્થ ધ્યાન રોજ ધ્યાન ચાલ્યા કરે પારકા નો કઈ પણ લાભ ઉઠાવવો પારકા ને કિંચિત માં તરજ ઉત્પન્ન થાય એવું કરવું ને માં તરજ ઉત્પન્ન થાય વાણી બોલવી એવું વર્તન કરવું એવા વિચાર કરવા એ બધું જ રૌદય ધ્યાનમાં જાય શું થાય અને પોતાના એકલાના દુઃખ ગંધમાં છે નહી પોતાના એકલા દુઃખ અંતરક દુઃખ થયા કરે પોતાના એકલા કે હવે મારું શું થશે આ તો આમ થઈ ગયું તેમ થઈ ગયું તો એ અર્ધ ધ્યાન કહેવાય પોતે પોતાના દુઃખ રડે તો એ અર્ધ ધ્યાન અને પારકાના દુઃખ ઊભું કરે એ રૌદ્ર ધ્યાન અને આ બેને અટકાવે એનું નામ ધર્મ ધ્યાન અટકાવવાનું જે સાધનો છે એનું નામ ધર્મ ધ્યાન કોઈ જૈન મેં જ્ઞાન ના આપ્યું હોય वेपारी <laughs> <laughs> <laughs> वेपार ब्यपार करता है का वेपर करता है ये ऐसा मानता है कि તો ઘટને તો મગર કપડા કપડા આપને બોલા કેપડ કા ક્યા ભાવ હૈ બોલે કે સોલ રૂપિયા મીટર હૈ तो अपने बोल उसको बोलता है कि भी हमको एक मीटर दो समझ गया नहीं वो भाव तो उसने बताया व्यापारी ये बताया फिर अपने कबूल किया कि भी हमको एक मीटर दो तो फिर कपड़े को ऐसा खींच खींच करता है ऐसा कुछ कर, कसरत करता है ना कसरत नहीं करता एक आईकर कसरत करता है आप समझाता है ये क्या, क्या? તમે કરો છો આટલું અમારે વધારે છે ચાલીસ ચાલીસ મીટર લાવીએ છીએ ચાલીસ મીટર અડધો મીટર અમારે છે આ તો ધ્યાન કરાય ના કરાય પૂરો માપ ને પૂરું તો બીજી રીતે કઈ પડાય ગુસ્સે કરવો કોઈને દુઃખ દેવું કોઈને ત્રાસ આપવો કોઈ લુચ્ચાઈ કરવી એ બધા રહું ધ્યાન માં જાય ગુજરાતી તો બોલું છું બોલે તારે શું બોલાવું हिंदी बरोबर बरो आवड़े नहीं नवड़े नहीं है नहीं तो सहस बोलू एक फिर गुजराती भाषा एक भी सारी आवड़े समझे उसके गुस्सा आता है वो गुस्सा है वो रौद्र ध्यान है समझ गया नौद्रध्यान भगवान ने बोला रौद्रद्यान क्यों करता है तो बोलता है भगवान मेरा खजरा काटता है तो भगवान क्या बोलता है? तेरा तेरा है वो तो तुम्हारा कर्म का उदय ऐसी होता है क्या बोलता है आपका कर्म का उदय ऐसी होता है गजरा काटती है वो निमित्त है तो, तो निमित निमित पास क्यों क्रोध करता है भगवान क्यों कहते हैं वो तो निमित्त है तुम्हारा करम ना उदय हो गया पूरा उदय आया तो उदय कर्म का फल है शांति पूर्व सहन करो क्षमता पूर्वक सहन करो और दूसरे को मारो मारपीट भी नहीं करो इसको ऐसा बोलना चाहिए कि जोखमदारी क्यों लेता है अभी इसमें बहुत जोखमदारी ऐसा बोल सकता है अपने ऐसी जोखमदारी मत पड़ोगे <laughs> आप सब आए કરના ઉદય સબકુ હોય ભગવાન ના કરવું એનું નામ ધર્મ ધ્યાન કહેવાય શું કેવાય રૌદ થવાની જગ્યા એ રૌદ્ર ધ્યાન ના થવા દેવું એનું નામ ધર્મ ધ્યાન એવા કેટલા ધર્મ ધ્યાન છે ભગવાને શું થયું કર્મ તારા કર્મ ઉદય થી તને ભેગો થયો છે માટે તું તારા ઉદય ભોગવ પછી પાછળ બીજો કર્મ ના ઉદય થશે તારે તારે એક કલાક માં પાંચસો રૂપિયા કમાવડાવશે જનારો નિમિત્ત છે અને આ સારા કર્મ ઉદય છે એટલું ભગવાન કે છે એ તો તમને સમજાઈ ગયો સીધી વાત છે ને વાત છે તો પછી ગજુકાપે જોડે આપણું કેવું ધ્યાન દેવું જોઈએ પણ ભગવાન ની વાત ઘેર બેઠી નથી એટલે લોકો ને થઈ જાય છે ઘેર બેઠી નથી એટલે થઈ જાય છે